દેશ માં તો હડવા જતા કોણ કરું લાખો અવતારે હિમાલય હિમાલય ભાઈ ભરે શું ભાઈ નઈ એ એ ના વાઇ નથી તારી માસ પચી ગણા બઉ સારું કરેચાર બહુ એ ભગતભાઈ ના હોય ને અને આ તો જયારે અક્કલ તૂટેલું હોય ને એક બાજુ દવા બનાવી હોય પોતાના ધાર્યા ન નાખાય બીજું પ્રમાણે વધારે વધારે શું થાય જાય દેવા ઘડિયા કે તમારે શબ્દ શબ્દ બોલ્યા કરવાનું ચોકેયો ના રે એવી રીતે હા પોતાનું અનંતવતાર બલ્બ કાઢવાનો અનંત અવતાર નો કાઢવાનો છે હા શબ્દ શબ્દ બોલવાનું બીજું ભગવાન શું જુએ છે કે કોણ બરોબર આજ્ઞા પડે શક્તિ આજ્ઞા પાવ એ જોયો છે એ પ્રમાણે કૃપા તમે અહિયાં આવ્યા પછી આજ યા શું થઈ ગયા તમે સુધાર્મા થઈ ગયા શોધાત્મા પણ બહાર ન જા ને લોકો ન બહાર કોઈ તમે કોણ કરતા શું કેતો કે ભાષા ભૂલી ગયા આપડે સીતા આ ભાઈ નો ધણી થાય ફાધર થાય બધું એ પ્રમાણ કેવા ને એની ભાષામાં જ વાત કરવાની સમજબર ને આ આ ભગવાન ની ભાષામાં રિયલ ભાષા છે અને there are two view points to solve this problem one relative view point one relative view point by relative view point you are sitaram asbandot her wife father of her son his son of her father but relative view point, by real view point iku. and aama bariavi pan sudard ma ek રિલેટિવ સમજો ને વિનાશી ના અવિનાશી ભેગું હોય એને કેવાય કે ભાઈ આ આવે પેકિંગ છે વિનાશી છે અંદર વેરાયટી પેકિંગ જુદી જુદી આત્મા અમર છે તો પછી બોડી ને છોડી દેવાનું આત્મા કામ વર્ષમાં અમર છે તો પછી આ બોડી છોડી દેવાનું એને કામ શું છે શા માટે છોડી દે છે બોડી બોજ શા માટે રાખે જો પચો તો એસી વર્ષ સુધી રાખે ત્યારે પંચોતેર આત્મા ને બોડી છોડવાનું મેન કારણ શું છે એ બધું આપડે કાલે પછી આજે આ બધું વાત લો થઈ છે આ બધાનું છે પછી કાલે તમારે એકલા નાવાનું रीके अत कु नुजोर मोहसंग सेकू भावे कहवा हूँ रक्षण मैंने वो ત્યાં પાંચ તમે આજ્ઞા અપાવો ને તમારો સંસાર બધો ચાલ્યા કરે શું સંસાર સરસ ચાલશે અત્યાર જે ચાલતો હતો ને એ ગાંડો ચાલતો હતો વ્યુ પોઈન્ટ પાંચ આજ્ઞામાં બે આજ્ઞા આપી મેં તમે રિલેટિવતા જોતા ચાલવું જોઈએ ગાય હોય તો તેમાં રિયલ રિલેટીવ દેખાય ના દેખાય રિલેટી રોજ વધારે ના જોવાય તો એક કલાકે જોવાનો અભ્યાસ રાખજો વધારે ના જોવાય તો કલાક અભ્યાસ રાખજો ત્યાંની નોકરી કરો છો મોટલ નો ધંધો છે મોટલ નો ધંધો છે સિધ્ધાર્થ માં જોવા અને પૈસા લઈ લેવા કકાત કરે તો એ કકાત કર ને તો એના સુધાર્થ જ વ્યાય કરો કકાતું કરે હોય ને એમણે તો નક્કી કર્યું છે ને કે દાદા ને આખા પ્લેન માં જ મારે ફેરવાના છે પ્લેન રાખીને બરોબર છે નક્કી કર્યું ફરે એવું પછી આ બે વાક્યો માં કઈ અઘરું જ લાગતું નથી પગથિયા મેળા પર ચડ્યા પછી પગથિયા ના લઈ જાય ઉપર બઉ આરાનો દેવાય તો આગળ પગથિયા એ તો લઈ જવાનું નથી આપડા લોકો પગથ થી આવું લઈને જાય ના ઉપર મેળ આવે અને મારી લોકો પાસે આવતા હોય કડે પેલા પગથિયા બીજું મળ્યું એટલે પેલું છોડી દેવાનું એનો ઉપકાર માનવાનો કે તારો ઉપકાર કે મને બીજે બીજા પછી ત્રીજું મળે તો બીજા ને છોડી દેવાનું એ પણ ઉપકાર ને છોડી દેવું પડે આપણે એટલે આ બે વ્યુ પોઈન્ટ થી હવે તમારે જોવાનું રાખવાનું આમાં કઈ બઉ મોટી અઘરી વસ્તુ હવે ત્રીજું વાગ આપું છું પાંચ આજ્ઞામાં આપવાની છે કેમ લાગેલી સહેલી બહુ સહેલી લાગે છે આજ્ઞા આપું છું કે અત્યાર સુધી લાગતું તું કે હું ચલાવું છું બધા એવું લાગે चलाव।, पोते चलाव तो पगड़ चला करें बंधन थाय सुधन थे, थे, थे। भगवान करता भगवान दृष्टा करता है मानिए करता थी नहीं, है इंग्लिश हूँ एविडंस क्या गुजराती वेलू समझ जाए स्त्रीय बदाने व्यवस्थित नाम से आ दुनिया ने निरंतर व्यवस्थित અવ્યવસ્થિત થવા દેતું જ નથી સમજ ને નિરંતર નાના છોડ હોય ત્યાં પાણી નાખ્યા વ્યવસ્થા રાખે છે આ લોકો અવ્યવસ્થિત કરે છે મિલના ધુમાડા કાઢીને પણ તે પછી વ્યવસ્થિત ઉડાડીએ દે તો ચાર દડા રજા લઈ લે તો ધુમાડા થી મરી જાય વ્યવસ્થિત પ્રેરણા કરશે વ્યવસ્થિત હવે તમે છૂટા થયા સીતારામ થી તમે પાડોશ માં તમારે શું કરવાનું ફરજ સીતારામ શું કરી રહ્યા છે તમારે જોયા કરવાનું કોને કોને એ કર્યો જોયા કરવાનું નાતા દ્રષ્ટા બીજું કરતા નહિ હા સીતારામ સાથે વધુ પડતા ટીટકાવતા કોઈ કરો સા નકામ આપના દુપડે તો પાછળ ચાલુ કહીએ ના કહેવાય કોક કે શક્તિ આ તમારું ચલાવે છે અને ચલાય લે છે તમારે કરવાની કઈ જરૂર નહી તમારે જ્ઞાતા દસા તરીકે લેવાની અને વ્યવસ્થિત શક્તિ બધી શક્તિઓ આપી દેસારામ ને બધું કાતનો પ્યારો હોય કાપનો પ્યારો અને પછી આમ મારા હાથમાં સરક્યો એટલે મેં પ્રયત્ન કરવા માં ઠેઠ બધી પણ પડી તૂટી ગયો પ્રયત્ન કરવા છતાં પડી ગયો તૂટી ગયો તો કોને તોડ્યો શું કે ના પણ લોકો શું દ તમે એક તમે તોડ્યો ને અને આપણે ભળવું પડે કારણ કે ખરેખર દેખાય છે બોલે ડોક્ટરો એને ક્યાં વ્યવસ્થિત શક્તિ દેખાય છે તમને આ જ્ઞાન બન્યું એટલે તમે કાચનો પ્યાલો શા માટે તોડ્યો વ્યવસ્થિત એ તમને કઉ શા માટે તોડતું છે કારણ આપડા લોકો એવા છે કે એક ડઝન કપડા કાપી લાવે નઈ તો હાથ પીડી ઉધી ચલાવી એટલે પેલા ના ચાલે તોડફા કરે છે અને સપ્લાય કરે છે આપડે કોઈ જગા એ મંદિર માં ગયા નવા બુટ ગયા અને કોઈ ઉઠાઈ લઈ ગયું એટલે આપડે સમજી જો વ્યવસ્થિત પછી એ સપ્લાય વ્યવસ્થિત બીજો હવે તમે કશું નહીં બોલો તો ચા પાણી આપી દેસ અને તમે નહી ઈચ્છા કરો તો ચાલે બધું સુંદરતા રહે તો જુઓ હવે એક દાખલો આપ્યો બીજો દાખલો આપું છું એક દાખલો તો હજી ગયો ને બીજો દાખલો આપડે બેંક માં ગયા આપડી બસો રૂપિયા ગજા છે ને બેંક માં જઈને લીધા આપડે બે લઈને આવતા હોઈએ તો આ ગજા માં બસો છે આ ગજા માં બે છે आता होरा लत्त खराब से गजू डाबी रख सीताराम गजू दबाई राखे तारे जबाते काटे आए थे नी आज सुबह का વ્યવસ્થિત ઉભું શું કે ચુસ્તે કરાયો વ્યવસ્થિત આજ પકડે આપડે ચુસ્તે પેલો જ્યારે પકડાય છે તારે પેલો અત્યારે જયારે બધા ખાતોરા मुश्किल कर मुश्किल लोग પોલીસ છો હું અહીંયા આગળ નતા મળતા રસ્તો ખરાબ છે એવું કહી અને પછી આગળ જવાનું ઘેર જવા ઘર પડે રસ્તામાં પોલીસ ગેટ આવે તો વ્યવહાર પૂરતું કરવું છે કે બીજું અમારું ગજુ કઈ છે બે હજાર છે નોંધી લો પેલા ને બારસો આપવાનું તેનું શું કે તમે વ્યવસ્થિત કે છો પણ પેલા બારસો આપવાનું તેનું શું એટલે આપડે જાણી મન અવંગવા નહી દેવાની ગુજરાત આપડો અભિપ્રાય બનાવો અને રેતું બે હાથ કરીને ખુબ જમાડવાના સિતારા એટલે મન સિતારા ઊંઘી જાય મને ઊંઘી જાય જોડે એટલે આખી રાત સંપૂર્વ ના કરવા દે કશું ફાયદો નહીં આખી રાત ઉપાધિ કરે કશું ફાયદો થાય નહીં ત્યાં કઈ હવે શું છે કહો ત્યાં પૈસા ઘણા ખરા વાપરી ખાતા છે ને રમી રમ્યો દારૂ પીને આખી રાત બગાડ્યા છે કેમ જવું બેન હા તાર કે છે તમે ચા પાડી કરજો અને હળદ પેલા ને પોલીસ વાળા મારી છૂકીને આઠ વાય લીધા છે તો એમ બીજા હજી શિકાર ના મળે ભૂખો મરી જાય એને હળદ છે નહીં આપવાના સર્જબળી आठ सौ मई जाते उधार कई देवा व्यवस्थित से व्यवस्थित नका मकड़ाट करवा कही नहीं ककड़ाटी आवे हूं तो आत बगार ज्ञा एनुम कहवा लमणे लिखे एक खोट ना खाए બે હાજર ગયા અને કકડાટ કકડાટ પાસે હાજરી માંકડાટ કરે કોનું મોડું જોયું તું ભાઈ ના ખ્યાલ શું એટલે બે બે ખોટ ખાઈ આપડે એક જ ખોટ ખાઈ લમડા લખી લમણા લખ્યા બે હાજર ખોટ ખાઈ બે ખોટ ખાલી આવતો ભવ બગડે નવો બહુ ઉભો થાય ને આ જીવન ઉપાધિ ના થાય ક્રોધમાં અલૌકિક વિજ્ઞાન અક્રમ વિજ્ઞાન છે જે બુદ્ધિ ને પણ ગાઢતું નથી એટલે થઈ ગયું પૂરું સમજાઈ બધી વ્યવસ્થિત હવે ચોથી આજ્ઞા આપું છું કેટલા છે અગાઉ વાળા બધા છે કેટલાક થાય બઉ ઘણા થાય પાંચ માણસ થાય પચીસ ચાર થાય પણ આપડે ચોખ્ખું ચોખ્ખું પાંચ પચીસ હાજર હોય કેટલા બાકી કેટલાક બે હાજર માં જ જાય આટલા આટલા બાકી સારું આપડે ભટકવું પડે બીજું બધું ચોખ્ખું જ કરીને આટલી બધી આવે આ aplaud કર કર કર હવે આટલા હરું બટકવાનું એટલે આવ શું કરવાનું ઓમાથી છોડવા માટે ફાઈલ આ થતે તમે શું આપ મને આ કોણ તમારું શું વ્યથા છે કે ફાઈલ નંબર 1 FIલી ફાઈલ નંબર 1 सीतारामી વીઓ ફાઈલ નંબર 1 શું મજાનું ફાઈલ નંબર 1 ફાઈલ નંબર 1 FIલી ફાઈલ નંબર 1 અને એની વાઈફ હોય ને 2 2 2 પછી છોકરા થ્રી ફોર ફાઈવ નું નામ સમજી જવાનો ક્યાં ફાઇલ આવી હવે તમે ફાઇલ જ બોલો આ ફાઈલ બોલો એટલે તમે શુદ્ધાર્થમાં થઈ ગયા ફાઇલ થઈ એટલે શુદ્ધાત્મા ફાઇલ બેઠ છે એટલે હવે ફાઇલ નો સંભાવે નિકાલ કરવાનો સંભાવે दादाजा पड़ी नक्की करने निकाल पसर पे पड़े ते जो एवं नक्की करो कि सीधो कर ना तो असर थे ते निकाल करवे तो नहीं बचे बढ़ते दुखी थे होम दुख करते दुखे कोई ने दुख आप सुखी थे नही दरक ने सुख आप सुखी थे समझ पड़े फायर नो संभाव निकाल करवो थी आज्ञा ઘર નજીક હોય છે કેવું પડે ને રૂમ માં જવું છે મારે એટલે તમે જમવાનું મૂકી દો બરાબર શું કે પાંચ મિનિટ પછી આવો કે એટલે આપડે પાંચ મિનિટ પછી જઈએ તમને આવું કરી ઊંધી થઈ ગઈ તો તમે કયું નાના હાજર થઈ જાય કરતા પણ વ્યવસ્થિત શક્તિ એ કરી એટલે એ પણ ખુશ થઈ જાય તો ભગવાન જ ત્યાં તારા મક્કલ નથી ત્યાં જોરી નાખી રહ્યા છે હવે પછી શું થયું પછી સંભાળ નિકાલ કરવાનો રહ્યો સંભાવ કરવાનો છે એટલે આપડે શું કેવાનું કે જયા ભાખરી ના ફણો મૂકો હું ખાઈ ને છું કે સંભાવ નિકાલ થઈ ગયો એ આજ્ઞા પાડી ચાર આજ્ઞા થઈ ને બીજો દાખલો આપું છું પણ ચાર આજ્ઞાઓ થઈ ને બીજો દાખલો એક આપું છું સભાવ છો અને કોઈ તમે શું સમજી જાઓ બાય નું ખબર પડે ફાઈલ પચાસ પચાસ ગાયમિયો સાહેબ મેંડ ના કોથરા તૈયાર આપ્યા પૈસા આવતા નથી બિહારી કે ભાઈ કા એમના ઘર જ તો આમ તે રૂપિયા પોતે વધારે લખી લેલો બસો ચાલીસ રૂપિયા થાય ને બધા બસો ચાલીસ ને બધે પચાસ પોણસો આપવા ને ના માનતો હોય પછી એકસો વીસે પણ ઊંચી મૂકી દેવાની સમજ ભાઈ ઝઘડો કરવા માં આપડે સંભાળવા નિકાલ ને એને હેન્ડ આવી વ્યાગ બધી આ વ્યાગ થી ઉભો રહ્યું છે થઈ ગયું પૂરું પછી આગળ બીજા ઘેર જાય છે હા એ સલવાર પછી ત્યાંથી નીકળ્યો આપડે ડબ્બા નીકળી જાય નીકળી સ્વાથે ઘેર પાછી આપેલા त्या त्याला साहेब ने कहते मार कोतरा खंडला पैसा आप दो साहब भाव वारे पैसा नहीं माले क्या स्थल अको कि साहब मघू थी गयु से मारे ये मार चाले आना पैसा आप देख भाव वी गए तो हूँ शुक्र कहूँ साहब के तू मेरे साहेब तब तो कांग्रेस बहुत मोटा मानस तो પણ મારે ભાવ માં ઓછું કેમ કરી દેવાઈ કોંગ્રેસ ના મોટા માણસ હતા ખુબ અપાયા તું મને વખત સમજુ તારા મનમાં જે સમજુ છે પૂરા જોઈએ એટલે સાહેબ દબડા ખાતે એના મને એમ કે નીચે ફેંકીશ પૈસા એટલે મેં ભડકી જશે નીચે ભેગા લઈ લીધા મેખલું ગા કે સાહેબ મેં ભી દેખલું ગા જો ઉડતું હાલ વધાર્યું પૈસા પૂરા હાલ્યા યાર વધાર્યું એવું ના કરાય ને શું કેવું ના કરાય અને મોટું સુધાર તમારા છોકરા અલમી થઈ ધરતી માં ગયું કારણ પોતે અનમી છે નમ ધરીને આયાથી નો કુદરત ની ધરતી માં સમજવું ને એટલે આપડે પોતાનું ચોપડ રાખવાનું સાહેબ તમારે સિદ્ધાર્થ મારા ચોપડા નું શું લખ્યો હું તમને દેખાડું આ જેટલી આજ્ઞા પાડજો ને એટલું જ સિદ્ધાર્થમાં જમ્યા થયા જેટલી તમે આજ્ઞા પાડો એટલું જમે થઈ જશે યાદ કર્યા કરશે કીર્તન જેટલી આજ્ઞા કરીને એમથી બીજી આપશે વાર્તા તે વાર્તે જમે થશે જમે થયા કરવાનું ખાસ કરી ભેગા છીએ તો બધી લાભ થાય દઉં ટૂંક માં સંત નો હવે તમે ખરેખર ખરેખર શુદ્ધાત્મા છો કે સીતારામ છો ખરેખર થયા તમે અને આ ડ્રામેટિક રહ્યું ડ્રામેટિક રહ્યું સમજી લેજો અખંડ મારી પાસે કાચા પડેલા છે પણ ઘણા માણસો છે માટે આટલું જરા કામ કાઢ લે છે આ બહુ ઊંચું વિજ્ઞાન છે ત્મા કેમ કેવો પડ્યું આત્મા કેમ ના બને એટલું હવે કઈ પણ ખરાબ તારી થઈ જાય तो तूटे रही शुद्ध कर भोगवेश एट कई खराब आए तो शुद्धात्मा शुद्ध नहंकार हूँ व्यवस्थित कर एक हफ्ता नो चार्ज आज्ञा पाव સરકાર એ ડરે શું કરીશ અમારે શું કરે જેલમાં ગાલે કહું બે અમારે ઘેર આત્મા થઈ ગયા અને સુખ નું ધામ જેને હંભરતા પણ આજ્ઞા આનંદ થાય શું હવે અત્યારે તમે શુદ્ધાત્મા પૂરેપૂરા થઈ ગયા પ્રતિથી બેસી તમને શું બેઠું પ્રતિ અને પાછું સીતારામ છું સીતારામ છું ભ્રાંતિ તૂટી ગઈ લે એટલે બુધાત્મક પદ છૂટી ગયું એ મુઢાત્મકુખી પદ હતું કેવું કઈ ગવર્મેન્ટ સ્થાપન થઈન ગવર્મેન્ટ અંતરાત્મા દશા ઇન્ડિયન ગવર્મેન્ટ ઇન્ડિયન ગવર્મેન્ટ શું કામ કરવાનું કારણ કે બે કામ રહેવા માટે જયારે ફાઇલો પૂરી થઈ જાય છે એક હપ્તા બે હપ્તા એટલે તમે ફૂલ ગવર્મેન્ટ શું કઈ બરાબર પૂર્ણાહુતિ अस्तित्व वस्तुत्व अरे पूर्णत्व जी मात्र जाने हूँ छुत्व हूँ वस्तुत्व तक समझाइए तब शुद्ध हम सवाल तोरी आज्ञा पाल से बढ़ो फेरफार जित्वी आज्ञा पाल से, से।, से, से प्रमाण સુધી આવી રહ્યું થયા નિષ્પક્ષ પાર્ટી તમને મુસલમાન માં સુધાર માં દેખાય છે ગાયબે સૌ દેખાય આપણે મુસ્લિમ ધર્મ કે હિન્દુ ધર્મ કે જૈન કે વૈષ્ણવ ધર્મ એવું કશું રહ્યું નહીં આપણે આત્મા ધર્મ એટલે સ્વધર્મ આત્મા ધર્મ એટલે ગાય છે બધા આત્મા હોય છે ને બધા એ આત્મા ધર્મ આપણો આપડે દેહ ધર્મ એ દેહાદાર ધર્મ ઉડી ગયો આપડો સૌ થો ને એટલે આપણે क्ष पक्षपात रात्र सु ભગવાને શું કહેલું કે આવું જ્ઞાન મળ્યા પછી જ્ઞાની પાસે જ પડી રહેશું ફાઈ રહ્યો કરે સીતારામ આવ્યા છે કે નહીં આયા છે કે નહીં એટલે મારા એવું પણ તમે જાઓ નો સંભાવ નીકાળ પણ પડી જવાનું થતું નથી એને બદલે અને શુદ્ધાત્મા શુદ્ધાત્મા આપડે કોન ને હંભળાય એટલું જ એક આપડે જાતે હોય એટલું બીજા કોઈ દખલ ના થાય એવી રીતે બોલવાનું અને આખે બીસી આ દાદા નું નિદ્યાસન રહેવું શું રહેવું છે એટલે ધ્યાન નિધિ જયારે કરીએ ત્યારે શક્તિ ડિરેક્ટ પ્રાપ્ત થાય આપણને શું થાય શક્તિ અને પેલું જોડે રહેવાય તો એવું છે આખો તો રહેવાયું છે ફાયદો કેટલી બધી ફાયદો નહીં પચીસ હજાર તમે હજી પેલો દાખલો દહીલો દાખલો હવે આ તમને કહ્યું રાત્રે શું થશે કેટલી વાર આવું કચો ઊંઘી દેવાનું આપડે આવું ગોઠવી અને પછી પાંચે દિન માં ઊંઘ તો ઊંઘી દેવાનું આપડે તૂટી ગઈ જાગવાનું ને અડધો કલાક કલાક થાય તો પછી બોલવાનું પછી ના બોલાવી થાકી જાય તો એનું એવું નથી કે આ બોલશે ગોળીઓ ખરે આવે ગોળીઓ ખરી જે ઊંઘા થાય તેને એમને બાબવા મળી સમજ હોય કુદરતી આવે એટલે તમને સમજ ભાઈ ને એને મેળ જ ઊંઘ આવી જશે શક્તિ મળે આપણને જોડે રેવાનું છે જોડે રહો તો શક્તિ ખરાબ થાય જો કર્યા કરો નઈ એટલે વાતાવરણ રહો બે કલાક કેવું શક્તિ ઉત્પન્ન થઈ જાય રાત્રે કેટલો આવી છે હા આમાં બુદ્ધિ છે તે બઉ ડફો કરશે શોધે ને बुद्धि लेख कर के करें कि एक मणस ने तीखंड बना दही आखिर दूध आखर दूध आखे बतु भैया गण दूध तू गरम कर गरम कर भैया दही नाखी लगाई पता मूकी रातना हड़े हाथ मूकी राख અવાર માં દહી થઈ જશે તો આપણા થઈ જશે પણ આ તો મનમાં મન હાલ એમને એમ કેમ થાય છે આપડે જયારે તપાસ તો કરી દે અક્કલવારો જયારે હતો ને ત્યાં એમને તપાસ કરે